ના થોડે અને થોડું એ ગુણ એ તો કે જીવવાની ઈચ્છા ના હોય એ કરવું બધું હા એનું કરવા નથી એમાં આપડે હાથમાં નથી એના હાથમાં કોઈના હાથમાં નથી આપડે કઈ કર્યા પછી કઈ ના કરી ચાલક કે અજ્ઞાનતા માંથી જ્ઞાન કેમ ઉભું ના થયું સંજોગો ના દબાણ થી અજ્ઞાન ઉભું થયું તમે ખરાબ અજ્ઞાન જ ઉભું થતા જ્ઞાન શું થયું મે <im Hebrew> <mum> <dedi> <muchubine> <Berry> મનનો અહ છે હું કરું છું કાલી જ ઇગમ કાલી બીજું કશું કરતો જ નથી ઇગાઈજ ના જ છું જે પોતે ના કરતો એને તે કર્યું એનું નામ જ ઇગ કશું કરતો ના હોય કે મેં કહ્યું એનું નામ ઈગોઈ જવા જતો નથી બિચારો અને કદાચ સંદાસ હું જાય કે અને કે આ સંદાસ ઉતરતો નહિ એટલે મત તું જનારો તું ને પછી ઉતરતો નહિ કોણ કઉ છું એવું ક્યાં કરો નહીં ઉતાર સમજવા જે હોય છે એટલે તમે અંબુભાઈ છો ઇટ ધી ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ તમે જે છો એ જાણતા નથી અને નથી તેનો આરોપ કરો છો તમે ભાઈ ઓળખવાનું સાધન છે એન્જિનિયર છું તે બીજી રોંગ બિલીપ બેઠી હું નાગના પટેલ છું ત્રીજી રોંગ બી લીપ તમને પોતા સમજાય જાવ કે ખરેખર એક્ઝેક્ટ આમ જ છે આ રોંગલીફો જ બેઠી છે પોતે નથી આરોપ એનું નામ જ રોંગ બિલીફ અને પોતે છે એ જાણવું એ રાઈટ બિલીફ અને રાઈટ બિલીફ સમય એટલે કરવામાં આવે કેટલી બધી રોંગવેલી થાય ત્યાર પછી રાઈટ બિલીપ અને રાઈટ બિલીફ હશે એટલે સરળ થઈ જાય પછી સોલ્વ કરવાનું રહેવાનું કરવાનું શું શું થઈ ગયું કે જાણવું જ પડશે ને ત્યારે જાણવું પડે કેટલું આપડે કરીએ છીએ અને કેટલું બીજો કરે છે જાણવું નહીં પડે પછી મોડે થી બોલવાનું ખરું કર્યું એ પણ ડ્રામેટિક બોલવાનું કેવું કેવું બોલવાનું મારી નામ કર્યું રડે કરે પણ પછી વાત હોય નહી કશે ડ્રામા એવી રીતે બોલવાનું ખરું ડ્રામા આ મે અને જાતે જોઈ ને બોલું છે અત્યારે પસંદ થઈ રહ્યું છે જોવામાં આવે જ મારા કયું બાકી તને ગમવામાં આવે બધા વાક્યમાં બધું ગમ્યું તને કયું બાકી ગમી ના પટેલ છે હું આવ્યો અને કાલે હું કઉમ આવ્યો નઈ આ બતાવે એટલા પર શું અમે જઈએ ના પૂછીએ આપડે જો આપડે આવનારું કાઢી ને આમાં આવું બી કાર્ય થાય તેમાં કઈ કર્યું કે તમને કેવું લાગે પણ એનાથી માણસ ને ઇન્સેન્ટીવ આવે છે ને કામ કરવાનો હે અહંકાર થી પેલા લડવા ત્યાં થયા પેલા બે કર્યા જોડે આપડે નહીં કરતા તો સારું પડી જાય કરે છે હું ના કરું એટલે એને પોતાની જાતને કેમ તેના આધારે ચક્યું છે ટકે તરફ વાર ચાલી પણ ફૂટી જશે બોમ્બ એ શું હેતુ માટે બનાયેલાયેલું કહે જયારે બનાયા છે ને તે હેતુ માટે વપરાશે હવે એ રોકડ દાપણ આવ્યું છે કે આ બમ માંથી શક્તિ ઉત્પાદન કરવી ના બીજી બધી વાત લડી વાળી બાજુ મૂકો પણ તું ભલે નઈ કાંઈ ભૂ કે નહી આવે તમારો જે હેતુ માટે જન્મ ધાણી ફૂટી જશે બધી થોડાક વર્ષ માં ગમે તે હેતુથી એ કયો હોય આ લોકો અમારે થશે ને એ લોકો લખવા માં મોટા બધા એમના સાયન્ટિસ્ટ કે આ આ વાર જો થશે બે અબજ મારી જશે કે વાત તમને લાગે છે એવું વિજ્ઞાન થી લાગે છે મારી વાત પરથી સમજ પડે તું ને એટલે આપડે લોકો ઊંધે હશે તે વાત દીયા દેવી છે ને તેની ચિંતા ઉભા હોય ને ચિંતા ઉભા હોતી જ મનુષમાં રોડ નો રોડ નકશોની પાસે છે નઈ એટલે આ ઘૂંસા કરે છે શું છે જો નકશા કઈ છાપી નાખવામાં આવે એ ગુસા જશે તમે કહો ને ઘર ચાને માટે ચલાવ આપડે પોતાની જિંદગી તો ચલાવી રહી એને માટે કમાણી તો કરવી પડે ને આપણે પોતાની પોસવા માટે એટલે આપડા મનુષ્ય એકલા ને પોસવા માટે બધું કરવું પડે બીજા લોકો મનુષ્ય બીજા બધા આપણી પાસે હોય તો આપડે બીજા આપી ભી શકીએ છીએ શક્તિ પ્રમાણે આપણી પાસે હોય તો આપણે દરિયા કરવી પડતી હા મોટા મોટા લગભગ બારસે બારસેલ હોય તે બધા એનો ખોરાક નઈ જોતા હોય એને ખરીદ કરવા જવું પડતું બિનેસ કરતા મારવાનું મોડું માર આવડ આવ બંધ કર્યું પછી રહે અંદર જો કોઈ વાર મારતો નથી આજે કરતો નથી જે કેવી દુનિયા સરસ ચાલશે આખી જિંદગી એના હારું જીવવાની એવું કઈ હોવું જોઈએ કે ના હોવું નામ કાઢવા માટે કીર્તિ કાઢવા માટે આબરું રાખવા માટે એના માટે તમને શું લાગે માટે હરીફરી માટે આ બધા ને માટે આ બધા જિંદગી ના કાર્યો છે આ બધા માટે આ તો જિંદગી ના કાર્યો છે આ બધા માટે આ બે કે શું ના હોય મારા બીજાની સેવા કરવી હમ સેવા છે એના માટે કરવી જેની પાસે કામ કરવાની શક્તિ ન હોય એને આપણે બને એટલી મદદ કરવી હા મદદ કરવી તેના માટે કઈ કઈ હેતુ માટે કે હેતુ માનવ સેવા એ તો પ્રભુ સેવા છે ને હા બીજાની સેવા કરવી એ તો પ્રભુ સેવા જેવું છે પોતાના દુઃખ થાય છે તમને કોઈ પણ માણસ ઉપર દયા આવે એટલે તમને અંદર દુઃખ થાય અને દુઃખ મટાડવા માટે તમે આ બધું સેવા કરો છો શું કે હું કઈ સેવા નઈ કરતો દુઃખ મટાડવા માટે એક માસ નું દયા છે એ કે મેં દયા ને આ લોકો ને આમ આપી દીધું તેમ આ લોકો આપી તમે અંદાજ વાત આપ બઉ મોટી વાત છે પણ આપડે એન્જિનિયર થયા તમને આ સંજોગો સારા બાજી જાય પણ છેવટે આ હિન્દુસ્તાન ના સાર છે કે કેમ કરીને આપણે મુક્ત થઈ આજ્ઞાનતાથી અને આપણા હોમ આપણા હોમ ડિપાર્ટમેન્ટમેન્ટ તમે તમારું હોમ તો જોયું જ નથી હા ભયું નથી આજે અને તમારું હોમ ડિપાર્ટમેન્ટ બિલકુલ એક્યુરેટ છે જ્યાં કોઈ જાતનો ભય નથી ત્રાસ નથી ઉપાધિ નથી નિરંતર સમાધિ રહે છે ગુજરાત ને કરેલો ખરો ક્યાં કુસરાત કરેલો ભણવાનો ભણવાનો ભણવાનો ભણવા બધા બનનારા બધા એને રહી ગયા છે ખરા ને રકડી ગયા છે કોઈ ભણાયો તો ને તું ભણ્યો કે કોઈ ભણાયો ભણાવવું પડે ભણવું હોવું પડે સંજોગ પો ભણાયો અમેરિકા જવાનો સંજોગ મળ્યો બીજા મળ્યા સંજોગ મળ્યો પછી તારે ભણ્યો અને સંજોગ ના મળે તે પણ પુરુષાર્થ ના કરે તો પ્રાર્થ છે ને કોચો અને પુરુષાર્થ છે ને કહો પણ બિલકુલ ના વાંચે તો પછી પાસ ન થાય બિલકુલ ના વાંચે તો પછી પાસ ના થાય વાંચે ને તો પાસ ના થાય प्रारंभ सुध दिने कहो अपने तो कोशिश करवा प्रार्भ में थाय कर्तव्य तो करव रही अपने तो लख तो करो भेस रेवा कार्य तो बदलाई नतूर रोज नु जो कई कार्य करत नौकरी करते धंधो करते करते करूसी करे ना ના ગમતું એનો પુરસાદ ના કરે ના ગમતું પ્રાર ભોગી રહ્યા છે હા પુરસાદ છે પુરસાદ જાણતા નથી લોકો પુરસાદ તો છે હું તમને સમજાવું તમને આ તો એથી જન્મ થાય છે ને બોલ વસે છે હે તું સ્મશાન જેટલી ઉતાવળ કરવી એટલી કરજો અને જેટલી કેન્ટીનો વચ્ચે કરવી એ નીકળજો જેટલી સ્ત્રીઓ કરવી નીકળજો પણ છે સ્મશાન રસ્તો ઉતાવળ કરવી તો ઉતાવળ કરજો ઢીલ કરવી ઢીલ કરજો પણ રે તું સ્મશાન એવું તમને થોડું સમજાય પચાસ હાથ વચ્ચે આમ ફળી ગયા કલાક મરી ગયા કે વૈજ્ઞાનિકો અને મરણ ના કે મરણ થાય કે કોઈ વસ્તુ एकदम मरण के थाय एकदम जन्म कीते थे एकदम मरण कई रीते थे एकदम लग्न के एकदम एक मरी गए लोग कहते मरी गे लोग कहते हैं चिलीली आपू तुम्हें एक जाडू लाकड़ू है लाकड़ा है કરવાથી વેરાય ગયું એના આપડા લોકો મરણ કેસે અને પેલો વેરા શું તું આ ધનવેશ નથી જ કરવાથી ભે શું કયું મરતી શું કરવી જન્મે ત્રણ થી ફર્યા કરે જોઈ દીધું એમને ગોટા વિકાસ એટલે જન્મે ત્યાંથી કરવાથી કરે છે પણ આપડા લોકો હા આમ થઈ ગયું મરી ગયા ભાઈ મરતા રોજ રોજ મરી રહ્યા હતા અને રોજ રોજ લડવું હતું ને આજે ફોર્મ ટુ રૂપિયા છે તમે કેમ લાગે મહેન્દ્રભાઈ વાત ખબર ની પડે પોઈન્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાય ને ધર્મ વસ્તુ સમજાય નહીં ધર્મ ગપતું નથી ધર્મ વિજ્ઞાન છે રાતે જ છે બધું રાતે થાય તને અને ખોટું કરવાથી ડાયબીટ થાય છે ક્રેડિટ થી સુખ મળે છે અને સનાતન સુખ માં જાય છે તમને સનાતન સુખ માં શું કેમ્પરેન્ટ કોશિશ તો આપણે સનાતન સુખ કરીએ કોશિશ તો આપણે સનાતન સુખ કરીએ કોશિશ એજ હોય આપડી તારી કઈ ઈચ્છા સનાતન સનાતન કાળો ના થતો જ્ઞાન છે હારે વસ્તુ સભાનતામાં થઈ જાય મનુષ્ય પોતે કંટ્રોલર છે ના એટલે બંધ કરી દેવાનું થોડીક વાર પછી પોતે નબળી છે કે પોતાનું જબર છે એ વીકનેસ છે કે ના થયું ના થવાની ગ્રોથ જો કરીએ ને તો નોકરી રજા આપી દે આપે નેસ ક્રોધ ક્રોધ માન માયા લો ચાર વિકનેસ હોય છે માણસ શનિવારે શનિવારે રાખી શનિવારે રાખે ગમે જશે ના મતભેદ થઈ જાય તો મતભેદ થાય ગમે ખરું બઉ મજા આવે मदद पूरी गुड़ पाए तो मतभेदी अथाड़ी मे भीत अथड मतभेद मार्ग चालीस वर्ष मजद नहीं पड़ सकते મત તો પડે મતભેદ તો પડે ને આપડે માણસ તો ખરા ને એટલે મતગજ પડે આપડા રીતની વાત હોય તો મતભેદ પડે હું તો સમજી બાપા ત્યાં બોલી ગયો છે ગીતા હિત ની સમજ નો અભાવ છે શું તમને લાગે છે પોતાનું હિત એમાં સમજણ નહીં હોવાથી આપણને તમારી હિત ની વાક્ય તો સમજણ પચતી નથી એના વિચાર ને હા એના એના માટે જ બધું કરો તોય પણ એને સમજ પતી અને અહીત કરો તો એને સમજ પડી જાય તમે એનું અહીત કરો તમે પ ના પડે તારા માણસો હિત કરે નહી તારા માણસો કરે તમે વાત કરી બુદ્ધિ જ્યાંથી વિકાસ ના થયેલો હોય મગજ વિકાસ ના થઈ રહ્યો હોય ત્યાં સુધી તું જાય કરી છું પછી માનો છો ને આપડા ભાઈ તો ફરે છે હું તો મને મટી ગયું કે છે ડાક્ટર દવા આવ્યા ને હવે કચવાતો નથી અલા લાગડું પરે ભરા ગયું મકાનો નું સી લઈ ભરા ગયું કરો પ્રેઝન્ટેશન ચાલુ ધમેતા થી જન્ના સાબિત કરે જે તો મજા છે તો એ સમય કરો કે કુશી રોમ દે કુના વરત ભરી કે જનો કલ્યાણ દે દે એટલા હલ તો દી રહે છે એક करो अनेक लागे खाए शाजो कर जो करतेज भगवान से दारू पीता लगेदा शेख हो पांच करोड़ होने हाउ लोग રાત્રે દારૂ પીવે જવાબ છે એવું બોલે શું બોલું છું નગીનદાસ છે મેં તો અમારે તો થઈ કેન્દ્ર આયો હતો ને એમ ચિપિન્દર સાહેબ આવ્યા હતા આપેલી વર્ક ઉપર આવું કીધું એન્જિનિયર લક્ષ્મણ સાહેબ ના કારણ કે એની અસર થઈ એનો અમલ થયો દારૂ નો અમલ છે બોલે છે એ રીતે અમલ જ બોલે છે એ જાણવાની જરૂર જેમ પેલો ફેંકમાં નગીન દાસ છે બધું સમજ ને પેલો દારૂ ના અમલ થી એવું છે મોહ નો દારૂ અને ત્રીજી હારીઓ લટકાવી રાખે છે વેપારીઓ સા દુકાન ની બહાર હારી રાખે લટકાવે છે દુકાન બહાર આમ લટકાવી રાખે છે દુવાળી થવા માટે લટકાવ છે તપાવવા માટે રે ક્યાં હાલ લટકાવ છે મૂરખ હે જુએ આ દ્વારા મૂર્ખ બનાવા જાય છે સર કેટલી સ્ત્રીઓ સરકાર નહી આપડે સિનેમા જોવા આવ્યો બે વખત બોલે આવી બે ચી થઈ ગયી શું થઈ ગયું ચીત કેવા મૂક્યો હારી ગયું લોકો હારી બાર મૂક્યા છે લોકોવા હાર ચીપતો જાય તો પછી બીજા મારી વળી કરી છે ને એ મોહ ક્યાં જ ઉત્પન્ન થાય છે આ બધું સમાન દેખી દેખ્યું ને સ્પર્ધા અને તારું કયો ખરાુ અને સ્પર્ધા સ્પર્ધામાં તમે જોયેલી રેસકોર્સ રેસકો રેસકોર્સ માં ઘોડા રમેલા છે બધું રમ્યા નથી જોયું છે જોયું બધું નઈ એ કેટલા ઘોડા ઇનામમાં લે ના દ મને એકતા મને કેતા ચાલતું છે આપડે શું કરવાનું પેલા પેલા ટિકિટ લીધું કરવાનું ફોન કર્યો અને પેલું આવી જ કેવાનું પાઈ જાય કોઈ જાય ત્યાં આપડે છે આ બધું શું છે જેના આધારે તોફાન છે હવે મારે શું કરવું જોઈએ એ બધું સોખડ કર્યું છે તો આપડે ના અમેરિકાની અંદર પૈસા કમાવા છે પણ કઈક પૂછતો ખરો ત્યારે નહી કરવી કરેપરરી હિત કેવાય પણ આત્યંતિક હિત નહી કરવું કાયમ નું તમને કેવું લાગે આ તો ફસવાય ત્યાં દારૂ પીવા તો પડે ને ખાવાય પડે ચીટકો જ ને મારે આવું પડે ને ક્યારે બધું ખાવું પડે પણ આપણે આપણે જાતના જાણી અહીંબુભાઈ જુદા તમે જુદા ને સેપરેટ ભાઈ જુદા અત્યારે એક જ છો બધે અત્યારે અંબુભાઈ ગાર પડે તો તમે થાય ના થાય તમે શા નહી થાય અંબુભાઈ સામે ગાય લાગ્યા છે તેમ તમને જન હતા હું આ બુબેચુ એક માનો માનો તે કેવો એટ અસર થાય ને સા બોલ જાદી કા તો હોય ને માન કે ગયા હતા બળના પ્રત તો થાય હું હોવ આમ કઈ નમસ્કાર કરું એટલે મારે ચાર ડિગ્રી ખૂટે છે એમને ડિગ્રી મારે છે તો તમારી બે ત્રણ ખૂટતી કે નઈ ખૂટતી કેટલી ખૂટતી ઘણી નથી પણ ખુર્તી તો જરૂર છે શું કેટલી વધારે છે છતાં પણ એવું દેખાડ્યા જ કરે આમ હા ના આમ મજા એવું લાગે પછી આપણને હ આપણે એટલે સમજે પછી મજા આવે અંદર મજા આવે એવું દેખાડે ના એટલે મજા આવે તે આપડે જોયું એ કેવું પડે મજા તમને આવી પણ આવે તમારું ચાલવાનું નથી બ્રાન્ડ લાઈનો ચાલે છતાંય વધારે વધારે અવડું દેખાડે તો દેખાય દેખાડે બાર દેખા દેખાતા આપડે આપડા ઘરમાં બેઠા છે બે ત્રણ કલાક ના એટલું પકડી રાખીએ જાણે કમલશ ને મજા આવે છે ના પડી જાય સાઇન પ્રકાર નો હોય એક વિચારે કરીને ભોગ ભોગ નથી સીધા એક પ્રકાર છે તે ખાસ ભોગવા જ પડે એટલે એક નો પ્રકાર છે જેવો હોય બીજો પાણી જેવો બીજો બરફ જેવો ખાસ ભરો સંચિત એટલે ભગવા ક્યારે પડે ફળ આપવા સન્મુખ થાય ત્યારે સંચિત કરી રહેલા છે તન્મુખ થાય ત્યારે એ બરો પૂછવાનું છે આજે બધા ભોગવાઈ ગયા છે કે તમને દેહ નું દુઃખ બઉ પડ્યું હા પગરા ગયા પણ નિમિત્ત તો બની ને નિમિત્ત બને બધા નીચે ને ઉકેલ આવી ગયો ને એ નિમિત એવું છે કે ગમે પાક હોય તો ઉડી જાય શું કહ્યું બાજુ તમામ શાસ્ત્રો ના ચાર ઉભાઈ હોય અને ચાર વેદના ઉપરી હોય એમનો જ્ઞાન ચાર વેદના ઉપરી હોય વેદ શું કે નિરંતર બધા ને બધા નો સમાજ આવી ચિંતા